ધ્રુવો મૂકે જગત ના લોકો સુખ જેમાં માન્યું તેમાં તમે સુખ માનો એ લોક સંજ્ઞા કેહવાય શું કેવાય જગત ના સુખ માને તમે સુખ માનો લોક સંજ્ઞા ઉત્તમ થાય છે પૈસા માં સુખ માન્યું લોક સંજ્ઞા સ્ત્રીમાં સુખ માન્યું મકાન માં સુખ માન્યું તેમાં જ લોક ભટકે છે લોક સંજ્ઞા થી દૂર રહેવું જોઈએ આપડે જઈએ ચોર ના ફરવા જોઈએ અને ફરી બંધાવવું નથી ફરી ધ્યાલમાં જવું નથી ચાલે क्या थी खबर पड़े शोध संसार बंधन लगे संसार बंधन एटारी जवासार रही आज जी आप जीवन में जैसे समझना त्यारे आज दौड़ दौड़ करते सारू एज्युकेशन ले नौकरी छोक पैसा घर बार यू मनुष्य आज भ्रमणा में एनी जो दौड़ दौड़ कर मार्ग साचो नहीं छा दरेक मनुष्य एव बहु विरल लोग हे कि जे ए वस्तु नहीं दौड़ता हो तो ये सान्य मानस्य मानस एना करविए सांधन जो लगे लगे संसार संसार छता आत्मा, लागे, लागे आत्मा, आत्मा करे एवं जुए मैं संसार बता प्राप्त कर लगभग एम के कशुन के, के, के, के प्रार्थना छता छता है छताम के मैंने लगे कि आपे कई आत्मा पूरतू स्वामी प्रार्थना करिए छता लगे पू નિર્ણ થઈ ગયા તો સામાન્ય જૈન તરીકે તો ભગવાન ને જ તમે મહાવી સ્વામી પાથ ભગવાન તમે છોતે ને ખોરવા કેવી રીતે ખોરવા હરિંત કેવી રીતે ખોરવા એમ પૂછે છે જે ગવર્નર થઈ કલેક્ટર કેવાય ગવર્નર કલેક્ટર દે સાથે હોય શકે તો એ તો સિદ્ધ ગતિમાં થઈ ગયા છે નવા સિદ્ધાર્થમાં આઈ ગયા કાળું ઓળખો હોય એમનો સીધું તમે પ્રાપ્ત થાય કઈશું પગેલા કરો મારામ ગયા કરો આ એરિયા ઓળખો ઓળખી ફરી કાઢો દર્શન કરો આ મારા છોકરા ની સાસુ થાય તેને ઓળખો છો અને સાસુ થાય આપે કે ના કરવો પડે અત્યારે તીર્થંકર स्वामी को सो प्रत्यक्ष प्रत्यक्ष आजर हो प्रत्यक्ष उपारी गये मू उपकार करे सही कर કઈ હેલ્પ ના કરે એટલે એટલે સિમંદર સ્વામી ના હરિહંસ આ પ્રત્યક્ષ ઉપકારી આજે તપાસ કરવો નથી અને લોકો પડેલી જ નથી આરમ કોણ છે કોઈ જોવા માં આવ્યો નમ બધા એમ જોવા માં આવ્યો નમો ભાઈ જ નહી ક્યાં સુધી ચાલે ગપ્પુ ના ચાલે ક્યાં સુધી ચાલે મારું નામ બીજે બધા ચાલે પણ મારું નામ કે શું ના ચાલે મારી બહુ પાકા માં આ તીર્થંકર નો પાકો ધર્મ કેવાય હમણાં જરા છે મહાવીર ભગવાન જોડે ભગવાન બનાવનાર ભગવાન ક્યાં રહ્યા છે શું એને જે આ દુનિયા ને બનાવનારો એવો ભગવાન રેલો તમારા આત્મા નો આ બધા આત્મા રહે બનાવનારું એટલે કુંભાર છે ક્રિએટર છે ખર કુંભાર છે ખબર નથી ખબર નથી કે એ <coughs> જગત ક્રિએટ કોને કહેવાય શું નામ આપનું ભાઈ ભરત શાહ ભરત ભાઈ શાહ શાહ ભરત ક્રિએટ કર્યું કોને એના શરૂઆત થાય જગત તો અનાદિ આનંદ છે કેવું છે હિન્દુસ્તાન ના ધર્મ માટે ગળી ન ક્રિટ જે પુનર્જન્મ સંજે છે પુનર્જન્મ માટે ગળી ન કિ જે પુનર્જન્મ નથી સમજતા તેના માટે ગયો છું બધું પુસ્તક નું ના પુસ્તક નહી જોયે તમારે છોકરા માં મોટા કરવા એ પણ એક જીવન ની અંદર સારું ભણતર છોકરા નો જવાબદારી પૂરી કરી એ પણ બધું જીવનભર તમે આવ્યા છો જરૂરિયાત છે ને જે ભાવિના જ્ઞાન ને એ પૂરી કરે ભાવી ના જ્ઞાન ફાધર તો ક્યારે થઈ શકે માવી ને વિજ્ઞાન સમજે ત્યારે ફાદર થઈ શકે ફાધર થવું હોય તો કેટલા ગુણો હોય કેટલી જવાબદારી છે ફાદર થઈ બેઠા અને છોકરા ને જોડો મધર મસ્ત એમ ગમે તેમ છે કે આપનાબળ કરવી જોઈએ એ બધું ભાન હોવું જોઈએ એમના મા બાપ થઈ ગયા એના કરતા કૂતરો કુતરી મા બાપ સહ આવે છે કે લડમ લડા નહીં કોઈ લડે ના ભાવ છૂટા આ કઈ દુનિયા નો જ્ઞાની છું ને એવી રીતે છોકરા નો સમજ મળે જોરું સાચું તારું તારે સમજણ નથી આ અકલ નો બાપ આવ્યો एवीरित्त दरेक, दरेक ना ना करतो कारण मानी बदर पड़े आ तो बचे ठीक है જીવંત એવું હોવું જોઈએ પોતાનું નબળી ના હોય દેખાવી જોઈએ ક્રોધ માલ માં નબળી ખુએ મતભેદો ઘરમાં પડવાના જોઈએ मतभेद पड़ेगा नहीं पड़ता है तो, तो, तो, को, तो जीवन में मतभेद तो शत दर एक कोई मानस है भी तो संपूर्ण तो छह ही नहीं है जीवन में मतभेद तो है नहीं कोई मानस संपूर्ण तो छह ही नहीं है नहीं मतभेद पर मेरा अर्थ है कि फैंट प्लेस्टर हो है भी잖아 उतारी પાડवा की के सेंसस दे नहीं होए आपको मतभेद पर गए पर आपको मतभेद की दर एक ने पड़े ના કરાય પોતે ભૂલ ના કરતો એવી વાત કરે હાઉ ટુ એડસ્ટ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ કોઈ દુઃખ થાય એ મહાવી નો ધર્મ કેમ કેવાય આપણા થકી કોઈને દુઃખ થાય એ મહાવી ધર્મ કેમ કેવાય અને ઘર ના માણસ ના અવશ્ય દુઃખ कारण के हू को संपूर्ण हो संपूर्ण छुस जुठावा जुठो मनस मरी दृष्टि मरे तो अपनी कई ज्ञान प्राप्त करवे તમે કો છો એ મારે કઈક એનાથી મારા આત્માને કઈક નવું જાણવું છે માટે હું આપના ચરણમાં આવ્યો છું કે દરેક માણસ કોઈ સંપૂર્ણ હતો નથી અને હું છે તો આપની પૂર્ણતા શું દેતો બરાબર પૂર્ણ હતો હે એમ કહે કે સંપૂર્ણ તો ના હોય પણ પૂર્ણ હતો એવું સારું કહેવાય એમ કહે કે હું આપની પાસે કઈ જનરલી આપને શાર કરવા ના જૈન તો કેવો હોય તો સુગંધી વાળા અમુક જૈન છે જૈન એટલે સુગંધી હોય ખાલી નામ જઈને ખાલી સમય જન્મે નામ જઈને ધૈ જઈને છે જ ક્યાં ભાવ તો જઈને ના હોય એમાં કરીને લઈને ધૈ એટલે નથી સત્ય લાગે છે લાગે છે નહીં કઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ તમારી ચરણ રજ માં આવે છે કઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારી ચરણ રજમાં હું આવ્યો છું હા જ્ઞાન બધું પણ તમને સાચું લાગે ને હું કઉ છું તેમાં બે કઈ સાચું લાગે ત્યારે એટલે સમજવા જેવું જગત છે પોતાની જાત ને તમારું ભૂલ ભરતભાઈ તમારા આ અંગત વાત કરું તમારી ભૂલ કેટલી હશે કોઈ હશે ભૂલ દરેક માં ભૂલ હોય મારા માં ભૂલ છે આપડે ખ્યાલ આવે કે આપડે કેટલા સાચા છીએ બે ચાર ભૂલ થાય ચોક્કસ થતી હશે નોષ ના જ ભરેલા છો આ તો મનુષ્ય પણ માં કોઈ ઉપાય મળ્યું છે તે જાય છે નયા દોષ ના જ ભરેલા છે શું કહ્યું એટલે પછી લખ્યું ના સમજવું હોય તો તમારે ત્યાં બધા હું કહી દઉં તમારા જેવા માણસો મેં જોયા નથી પણ એ તમે હેલ્પ નહીં કરે એવું કોઈ મારા તો મોટા વિષય કે પોતે સંપૂર્ણ છે એવું કોઈ માને મોટા મોટી સંપૂર્ણ જેવું માને અપૂર્ણ માણસ ની ખાતું નથી સંપૂર્ણ તો હોય નહી પણ અપૂર્ણ નથી અધિક અપૂર્ણ ખાતો પૂરેપૂરું લાકડું હોવું જોઈએ અને સંપૂર્ણ કોલસો હોય પણ નથી કોલસો નથી અર્ધું હા પરિસ્થિતિ અને જૈન કેમ કેવાય જૈન સુગંધી વાળો હોય કર્મો વાંધે કેવું કરવો બાદ કર્મ બાધાર કરેલો એટલે જે આપણી મુશ્કેલીઓ હોય મારી પાસે રજૂ કરો એનો મુશ્કેલી એનું સોલ્યુશન આપ ને મુશ્કેલીઓ જે હોય તે રજૂ કરે તમને સોલ્યુશન આપવું જોઈએ छोराओ तो थे। जब हिंदुस्तान केोक बाम बाप ने हाउ तो डेली जाता नहीं हो छोक ખાવા પીવાનું તો જાનવર મળે નથી મળતું અંબાઈ ગામ પછી ક્યાં ક્યાં જવાનું એ જોવું જોઈએ આપણું ભવિષ્ય શું થવાનું છે એ જોવું જોઈએ બધી વાત તમને જાણવા મળશે દિસ ઇઝ ધ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી એટલે બધી વાત તમને જાણવા હિમલ ક્ષેત્ર પૂછ્યો તો બાબા પાછળ બેન ક્ષેત્ર નું સમજાવો પેલું તમે બધા આવો આ પોતાનું શું છે એક જ પેલું જૈને એનું નામ કેવાય નિરંતર પરલોક નો ધ્યાન રાખે આલોક નું ધ્યાન ના રાખે એનું નામ જૈન શું આવો તો વાતચીત કરો મને હું તમને આવી નહીં નહીં કરું તમે આવીને છો તો હું ચાલી મને વાંધો નથી પણ તમને તો હું નહીં કરું કાંકુ તો જ્ઞાની પુરુષ કહેવાય દાદા ભગવાન પુરુષ છે પુરુષ દેશના માલિક તરીકે છવી વર્ષથી રહ્યો નથી આ દેશના માલિક તરીકે છવ્વીસ વર્ષથી રહ્યો નથી आग आग समझवाज बोलो बोलो जे ठीक लगे अपने नास गापा के पास के न थी आया तो तो, के में थे। थे के तो तो है मत में ते नहीं आखा सा एक भगवान ने ભગવાન ને બોલતા હતા પોતે દેશ ના હતી માવી ભગવાન દેશના વાણી ના પોતે મારી ના હોય એ જે વાણી બોલે ને એના પોતે મારીક ના હોય માલકી વાણી માલકી વાની આદેશ આમ કરજો અમારા ઓરિજિનલ ટે વાત કરે છે ઓરિજિનલ ટેબેર વાત કરે છે હું જ્ઞાતા દસ ટાદ છું આ દેશ માં કહેવાય સરસ્વતી કહેવાય સાંભળતા એટલે આ ભગવાન મારી નો ધર્મ સાચો કોને કોણ આરાધક છે કેવાય જે પરલોક નું તૈયારી કરે તે શું કહ્યું આ લોક તો તમે લઈ ને આયેલો છોકરો તમારે શું ખાલી પ્રયત્ન પુસ્સા પુસ્સા હમ કરવાનો નથી આ લોકો તમારે ખાલી પ્રયત્ન જેમ બેંક માં મૂકેલું માણસ હે બંધ થઈ ગઈ દોડબીલ જવું પડે પાછો અને પછી બેંક માં રૂપિયા લાવ્યોદ તો પહેલો માટે કરવાનો શું કરવા આવતો ભાવ જઈને જે આવતા ભાવ નો પુરસાદ કરે છે આ ભાવ પુરસાદ હું લઈને આવ્યો છું બધું હવે તો પછી આ ભાવ પડદું કેમ લાગે છે મનમાં એવાના ભાવ કેમ થાય છે પણ આપણે અમુક વસ્તુ મનમાં ગમતી હોય છે અમુક નથી ગમતી હોતી એવા ભાવ આપણને સુ કામ ઉભા થાય છે રાઘદેશ છે એટલે રાઘદેશ થયા કરે રાઘદેશ ત્યાં સંસાર ચાલ્યા કરે ભગવાન રાઘદેશ ગયા આવી ગયા જ્યાં રાઘદેશ ઉભા થાય છે ગમે છે ખર પક્ષ એવું નથી ગમો ને દ્વેષ એટલે ના ગમો દ્વેષ થોડો ના થતો હોય તો ગમે ની પાછું દ્વેષ થાય તો અંદર દ્વેષ ના થાય તો ના ગમે પછી જો સીધે સીધી બધી સુખ જિંદગી જતી હોય તો અર્થવગર ની વાત છે એટલે સીધે સીધી સુખ જિંદગી બધી જતી હોય તો અર્થ વગર વાત છે ગમે કેટલાક માં શાંતિ હોય ગમે ક્લાસ અને સરસ અમ જેવો થતો લીંબુ લીધું એ ના કેવાય આપણાથી ના કેવાય સ્વતંત્ર છે મને એકદમ બગડો મંજુ બેન હું નામ છું અનેકાવાદ ઉપર થાય છે એકાંતાંત્વ છે એની એક જ ભાગ છે એનો એક જ ભાગ છે એક જ દિશા છે એક જ દિશા છે પોતે સમજી ને બોલો શું કરું એકાંત વાત શું સંસારમાં સંસારમાં તો રિલેટી છે એના અધિક સુખ છે બાકી આત્મા નિરંતર છે એને કોઈ સુખ ની પોતે ધામ છે સુખ નો કંટ છે અને આ સુખ છે આ તો આરોપી સુખ છે બધા તમે આરોપ કરો તો થાય નઈ તો આરોપ ના કરો તો ના થાય કોઈ માં છે જળીબી માં આરોપ કર્યો તો જળીબી સુખ ના એટલે જળીબી સુખ નથી હોતું આ તમારા ભાવ માં સુખ શું કહે તમારી સમજણ માં સુખ હોય છે સુખ એટલે અનેકા એટલે શું કે કોઈ જાત ની ખેંચ હોય છે ભગવાન નું મારી એને કાંત રા મુસ્લિમો સત્ય છે શું કહ્યું એમની જગ્યા ઉપર એના ઉપર તો આખું વિજ્ઞાન આજનું વિજ્ઞાન વાત ઉપર બંધ છે એના ઉપર જ આખું જૈન ફિલોસોફી બંધાયેલું છે વિજ્ઞાન એટલે મોડર્ન સાયન્સ અત્યારનું જે વિજ્ઞાન છે મોડર્ન સાયન્સ જે છે રચાયું છે એ બરોબર છે અનેકાંતવાદ આધાર છે સાયન્સ પ્રગતિ થઈ શકે નહી અનેકાવાદ એટલે ખેંચ નહી બધા કરેક્ટ છે ફોટો તો કોઈ કહેવાય માણસો છે શાસ્ત્ર માં પેલી વાત છે ને હજી સાત જણા જુદી કોઈ જોયું કોઈ પગ જોયું જાણવા મંજુબે મંજુ બેન છે એ જાણતી નથી સંસાર ની દ્રષ્ટિએ મંજુ પણ આત્મા કોઈ નામ નથી મંજુ કાયો પડે તર વાંધો નહીં આપડે દોલ બોલ મારતો હતો નહીં વર્ષે કાયદે વાતો નહી આપણે શું જો તું આત્મા છું તો મંજુ ના હોય તો આત્મા કઈ આત્મા આવે એવો નથી આત્મા અનંત આવતા કોલેજ છે કરોડો અવતાર થી છે છતાં આત્મા પ્રાપ્ત થાય વસ્તુ નથી આત્મા આત્મ આત્મા પુસ્તક હોતો નથી પુસ્તક માં આત્મા હોય શકે નહીં કારણ કે આત્મા સુક્ષ્મતમ છે અને શબ્દો થૂલ છે ત્યાં આત્મા છે પ્રગટ આત્મા છે આત્મા બતાવી શકે મુક્ત હોવા જોઈએ મુક્ત હોવા જોઈએ જેના બુદ્ધિ પણ બુદ્ધિ ના હોય તો ત્યાં જ્ઞાની હોય તો જ્ઞાની હોય અને જ્ઞાની હોય ત્યાં બુદ્ધિ માં હોય સાયન્સ પણ બુદ્ધિ માં હોય ત્યારે એ પોતે જ્ઞાની છે વાત કરીએ ને આપડે અહિયાં યો ગણો કે ગમે તે ગનો નંબર ઓફ ધ આત્મા થાયટ ઓર વી કે નોટ ડિસ્ટ્રોય એટલે એક જ વસ્તુ થાય એમાંથી કે અમુક નંબર આત્મા અમુક બધા મોક્ષ માં જવાના એટલે બાકી તો આત્મા ની નંબર તો સ્મોલ થવાનો તો પછી આનો અર્થ એવો થયો કે એક વખતે બધા હાથમાં સ્વર્ગ માં જશે બધા મોક્ષ માં એમનો પ્રશ્ન એવો છે દાદા जे आत्मा जे है संख्या आत्मा संख्या जी संख्या है य तो जीटली है कई आत्मा कोई डिस्ट्रॉय थाना कोई नवा क्रिएट थाना था नहीं हमला आत्माओ है तो मीर से आ बदा आत्माओ मोक्ष में जाए तो पी आज आत्माओं की संख्या ओछी नहीं थी कदा नहीं अथवा तो यू नहीं बनवा एक वक्त एवं आए कि जैसे बदाज आत्मा मोक्षे जता रहे દેખાયું નથી આવા આ તો બઉ જગત બઉ વિશાળ છે આ બાજુ સંખ્યાત અસંખ્યાત ની ઉપર અનંતી છે આત્મી આ બાજુ અવ્યવહાર આ વ્યવહાર રાશિ માં ના આવ્યો હોય એવા અનંત આત્મા ફક્ત આ જેનું નામ પડ્યું હોય કે આ ફૂલ ગુલામ આ લીલ લીલ ઉત્પન્ન થઈ તો એ નામ પડ્યું વ્યવહાર આત્મા બારી ગયો આ વ્યવહારમાં જેટલા નામ પડેલા છે બધા આત્મા સમય સમય મુખમાં થઈ રહ્યા છે એકસો આઠ અવ્યવહાર માંથી અમા આવી રહ્યા છે પણ આ વ્યવહાર થઈ રહ્યો છે એટલે સૂર્ય ચંદ્ર સારા બધું કોઈ ચીન પ્રવેશ નથી પ્રવેશ મળ્યો નથી જેમ જેવા જાય પ્રવેશ મળતો જાય એ નથી હજુ કે જે આપણે ઓળખી શકીએ તો અહીંયા અવ્યવહાર રાશિ ના જીવો કયા આપે તો એ ક્યાં એ છે નહી તો કે આ સંસારો નથી તો બીજે ક્યાં છે કઈ જગ્યા એ છે નામ પડ્યું નથી આ બ્રહ્માંડ બે ભાગ નો બનેલો છે એક લોક અને એક અલોક આ બ્રહ્માંડ લોકાલોક બનેલો છે એક લોક ભાગ છે ठोकर संसार ढोकर મને તેર વર્ષની ઉંમરે વૈષ્ણવ ખૂંચ્યું ભગવાન મને મુક્ષે લઈ જાય તો પછી એ તો જવું પડે આપડે પછી એનો ઓરખાણ હતા ઓરખાણ બીજા આવે તો આપણને કેવું થઈ ગયું મોક્ષ એના કરતા સંસાર સારો મોક્ષ કોઈ લઈ જનારો કોણ હોય શું કહે મોક્ષ નો માર્ગ છે મોક્ષ ગુરુની જરૂર જરૂર પણ લઈ જનારું મોક્ષ ભગવાન જેવી વસ્તુ નથી તો ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન શું ભગવાન એ વસ્તુ નથી પરીના સાયન્ટિસ્ટએ પૂછ્યું મને કે છે કે તબ ગॉड ઇ ક્રિએટર કેમ ના પાડું છું મેં કું હું ના નહી પાડતો ગॉड ઇ ક્રિએટર કરેક્ટ બાય ક્રિશ્ચિયનસ વ્યૂ પોઈન્ટ બાય હિન્દીન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ બાય ફેક્ટ ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ સે ધ વર્લ્ડ ઇઝ ધ પદ ઇટself વિજ્ઞાન થી બુઝેલો જગત ભગવાન એ maxHeight જોઈ કરી છે અને પ્રૂફ આપવા તૈયાર છું કોઈ પણ જાતના પ્રૂફ આજના સાયન્ટિસ્ટ આપવા તૈયાર છું શું પછી મને કહે ભગવાન છે નહી તને શું લાગે છે ભગવાન ના હોય ને તો આ જગત આનંદ જઈને આ બધું હોય ની આ વસ્તુ જ ના ફાય આ પ્રકાશ આનંદ ને બધું ના ફાય છે મારે ભગવાન ને રહીને આ બધું છે જગત ને છે મને કેતો આકાશમાં સુક્ષ્મ જંતુ તમને હેલ્પ થાય ની તમને કાળથી જ કામ લાગે શું કરું જે પ્રશ્નો પૂછીએ દરિયા ના વાવાઝોડા